અમારું મન તો હિંસક છે જ નહીં પણ વાણી જરા એટલા પણ ગુણો અમને એનો પ્રતિકાર મૂળ તો પેલા જ મારી જ હતી